સહજાનંદ રસ અનુપમ સારો કરેલ સુખેષ સહસ મુખ ગાય નિગમ નેરણે લો નકશિક પ્રેમ સખી ના ના દોષ સહજાન રસ્ૂપ અનુપમ સારો જેને ભજતા છુ प्रगट रूप सुख धाम अनुपम नाम लो सम प्रगट रूप सुखधाम अनुपम नाम ने लो समरूं प्रेमानंद स्वामी कहे छे, हूँ सहजानंद स्वामी ने भजू छू सम के छे, प्रगट अ सुखधाम विषय अपनी थोड़ी बात सा सुख बधाने जीए समाज में तरण प्रकार ना लोको है एक प्रकार ये वो ची। कि एवं केवल संसार नूज सुख जुए ग प्रकारे संसार सुखी रेवाय स्त्री धन पुत्र परिवार पैसों पद प्रतिष्ठा बस संसार न सुख मन बदु बीजो प्रकार एवं कि संसार नु सुख जुएज भगवान सुख पुएच मर जोये मोक्षे इले संसार ये ये सुख ही जुए मर पा मोक्षण जुए बकार सुख जुए तीजो प्रकार लोग केवल भगवानूज सुख जुए संसारे थवे भगवान सुख जुए जीवता मरी ने प एकज एक लक्ष्य एवं जे लोको छे लोग नरसिंह मेहता तुकाराम कहिए कही है आप दादा खाचर जेवा भक्त कहिए चीज गोवर्धन भाई फरोज भाई आ बदा मुक्तोंक सतो आ संसार में एने पड़ीज नहीं संसार में सुख है एवोर जो संसार सुख है ये बुद्धि होती बुद्धि में एव विचार आते केवल भगवान सुख एज एनु लक्षण ए ज प्राप्ति जृप्ति साचा तो आ लोग है कि जेने केवल भगवान सुख जुए यहाँ कई घना होता नहीं जूज हो प्रकार अपल नहीं कारण के संसार नुज सुख એમાં સુખ થોડું દુખ જાજુ સંસારના સુખમાં સમજે તો તરત સમજાય એવું છે પણ હવે સમજાય નહીં કારણ કે સમજવા માટે પણ ઘણી બુદ્ધિ જોઈએ સુખ થોડું દુઃખ ઘણું અને પાછું તુચ્છ સુખ છે महत्व हलकु सुख मोटू मैनू हो ये अलग वस्तु सरस मजाना दूधपाक पूरी श्रीखंड एवं बदा मेवा मिठाई ना था जमेन बीजी बाजु उकर दाणा वीणी खाए यमें भेद है ઉકરડામાં થઈ દાણા વીણી ને ખાતો હોય એમાં એ મજા માનતો હોય પણ આપણી દ્રષ્ટિએ સુખ કેવું છે બઉ હલકું છે ગમે તેવું સુખ હોય પણ ભગવાનના સુખની આગળ તુચ્છ છે સંતો તો પછી નિષ્કુળાનંદ સ્વામી જેવા હોય એ તો એવું સમજાવે કે સંસારનું સુખ અને ભગવાન સુખ એની ભાષામાં જો આપણે વિચાર કરીને કહીએ તો એવું બતાવે ઊંટની લાજ જોઈ છે ને ગોળ ગોળ હોય એને ચાસણીનું પડ ચડાવે અને કોઈ એને ખાય ચાવે ચૂસે મીઠું તો લાગે પણ છે તો ऊटनी लाद है सुख कोई लागे गुलाब जांबू जो डीश में ते ऊटनी लाद चास चढ़ावेली मूको बीजी बाजु असल गुलाब जांबू मूको देव समझवा पुर तो एट भगवान सुख मगतना सुख मेद असल सुख गुलाबजाबू जेव તો એ ખાલી આપણે બાળબુદ્ધિ આવું દ્રષ્ટાંત આપીએ બાકી તો ભગવાનનું સુખ ક્યાં જાય એટલે પશુઓ પણ આ લોકોનું સુખ ઈચ્છે ને ખાવું પીવું હરવું ફરવું ને વંશવૃદ્ધિ હવે એ જે મનુષ્યો ઈચ્છે એને પશુ વધારે કઈ બુદ્ધિ નથી એવું શાસ્ત્રો કે છે મોટા સંતો અનુભવી સંતો કે છે એટલે સંસારનું જે સુખ व्रत करें दान करे सत्कर्मो करे भगवान ने मंदिर जाए देव अर्चन करे पूजन करे आशय शू भगवान अमने संसार न सुखे खूब पैसे तके व्यवहारे दीकरा दीकारी परिवार पत्नी बाधु हो बस एने जन्म जन्म या जुए पुखे क्यार केव अधतन थी जाए ये पण खबर नहीं एक तो दुख ती भरेलु बीजू तुच्छ नाशवंत संसार सुख में शू जो इच्छी ये मे नहीं वोट एवर यू वोट यू डोट गेट જે ઈચ્છીએ કે બધું મળે છે માણી શકતા નથી ઈચ્છીએ એ મળે નહીં મળે અને માણતા નથી વોટ એવર વી એન્જોય ઇઝ નોટ પરમાનન્ટ અને જે કાંઈ માણી શકીએ છીએ તો એ કાયમી નથી આ જે છે ને કાલે નીકળી જાય આવું સંસારનું જ સુખ છે આ પેરાડોક્સ છે વિરોધાભાસ આ દુનિયાનો છે અસલી ગુલાબ જાંબુ મૂકી ઊંટની લાજ જેવા ગુલાબજાંબુ માનીને પાછળ પડવું એ જેવી મૂર્ખતા છે એવું સંસારના સુખ પાછળ ઘેલા થવું એના જેવી મૂર્ખતા છે પણ એવા લોકો છે કે જેને સંસારનું જ સુખ જોઈએ છે પણ એ હિતમાં નથી માર્ગ લેવા જેવો નહીં તો કેવળ ભગવાન નું સુખ જોઈએ નરસિંહ મહેતા થવું પોષાય આપણને અત્યારે કોઈ આશીર્વાદ આપે ભગવાન કે સાધુ જાઓ તમે નરસિંહ થઈ જાઓ ને જાઓ તમે મીરાબાઈ થઈ જાઓ આપણે માથું પાછું ખેંચી લીધો એ બાપા અમારે નથી જંજ પખવા જ વગાડે નરસિંહ મહેતા થવું વાત છે કહીએ કે અમારે ભજન કરવું છે પણ આ અત્યારે ભગવાન પ્રગટ થઈને કે લ્યો હું તમને મીરાબાઈ બનાવી દઉં લ્યો હું તમને નરસિંહ મહેતો કરી દઉં તો મૂંઝવણ થઈ જાય કે મારો આ બધું શું થવું ગમે નહીં સાચું કે ખોટું મોહ છે હજી એટલે એક જ માર્ગ એક જ વર્ગ બચ્યો ને કયો ભગવાન સુખ જોઈએ છે ને સંસારનું સુખ જોઈએ છે જીવીએ છીએ તો મોજ થી જીવીએ વચ્ચે પણ ભગવાનનું સુખ થોડું માણીએ અને મરીએ ત્યારે પાછા ભગવાનના ધામમાં જાય આવા હિસાબી વાણ્યા છીએ અને વાતે સાચી આવું હોય તો વાંધો શું ભાઈ હાથમાં લડ્ડું જીવીએ ત્યારે મોજ થી જીવીએ ખાએ પીએલે લેર કરીએ અને અંતે ભગવાન તેડવા આવે અને ભગવાનના ધામમાં જાય તો આના જેવું રૂડું શું કયો એવા બે પ્રકારના સુખ આપણને મળવા મળવા જોઈએ એવું આપણી ઈચ્છા છે તો ભગવાન સ્વામી નારાયણ બેય સુખ આપવા તૈયાર છે આપણી તૈયારી હોય તો સજાનંદ સ્વામીની વિશિષ્ટતા છે કે આ લોકમાં જીવો મોજ જીવો અને પળે પળે હું તમારી રક્ષા કરીશ અને અંતે તો હું તમને બિરુદ છે મારા જનને અંતકાળે જરૂર મારે આવું આ લોક અને પરલોક બેનું સુખ જોઈતું હોય તો સહજાનંદ સ્વામીનો આશરો કરો ગેરન્ટેડ છે એમણે કીધું છે સિત્તેરમાં વચ્ચે અમૃતમાં કીધું સંતોએ શાસ્ત્રોમાં લખી નાખ્યું ગયા પ્રવચનમાં આપણે પણ એમના સ્વમુખની વાણી કહી કે રામાનંદ સ્વામી પાસે ગાદી અભ્યાસતા માગી લીધું એ શું છે મોક્ષની વાત એક માગી છે એમાં હાચું કહેજો ગાદી બેસતા નહીં ત્યારે શું રામાનંદ સ્વામી ગુરુ પાસે માગવું જોઈએ કે સત્સંગી માત્ર ભગવાનના ધામની પ્રાપ્તિ થાય ભગવાનની મૂર્તિનું અમારી મૂર્તિનું સુખ મળે એને સંસારમાં ક્યાંય વાસના નારીએ એવું વરદાન માગ્યું અમારે આપણા જે સત્સંગે છે આપણે આશરે છે એના ભાગ્યમાં પ્રારબ્ધમાં ભીખ માગીને ખાવાનું લખ્યું હોય રામ પાત્ર લખ્યું હોય તો એ મને આવે પણ સત્સંગી અન્ન કરીને દુઃખી ન થાય એનો અર્થ શું છે આ લોકનું સુખ એમને આપવાની ઈચ્છા છે કે તમે મોજ જીવો પણ અમને ભૂલોમાં બસ આટલું જ કરવાનું એ તમને આપશું હા આપણે વિચારતા નથી બાકી આ દ્રષ્ટિ બિંદુ સામાન્ય નથી બૌદ્ધિકો સતત એમ કયા કરતા હોય છે કે આ ધર્મ શાસ્ત્રો સાધુ સંતો આ લોક ની તો ઘોર ખોદી નાખી છે કે આ લોકમાં કઈ છે સંસાર મિથ્યા છે ભાઈ આ લોકના સુખની ના પાડી જ નથી પણ આ લોકનું સુખ જ મહત્વનું છે એમ મના કરવામાં આવી છે એનાથી આગળ વધો આગળ કંઈક છે એ પરમાત્માનું સુખ છે સત્સંગનું સુખ છે ભજનાનંદ છે બ્રહ્માનંદ છે પરમાનંદ છે તો તમે આવો ઘોડાની લાય જેવા સુખમાં જ બંધાય રહ્યો ને એના જ ગુણગાન ગાઓ એનો વિરોધ છે બાકી ભગવાન જો કેવું સહજાનંદ સ્વામીનો તો દ્રષ્ટિબિંદુ સાફ સાફ છે કે ભગવાન ભજો મોક્ષ પામો બધું પામો પણ આ લોકમાં મોજથી જીવો વચરામૃતમાં કંઈ સંસાર બરાબર છે એવું નથી કહેતા સંસારનું તુચ્છ છે મિથ્યા છે નાશવંત છે બધું જ કહ્યું છે કહેવાય એટલું કહ્યું છે પણ છતાંય આપણે એમાં જીવીએ છીએ ત્યારે વાસ્તવિકતાને મહારાજે બહુ સ્વીકાર કર્યો મોજથી જીવો તમે પણ બંધાવ નહીં એનાથી તાપી લો કામ કરો વ્યવહારમાં તમને અડચણ હોય તો ભજન નહીં થાય ભૂખે ભજન અને હો ગોપાલા એટમાં કુરકુરિયા બોલતા હોય માળા થાય હમ એકાદશીનો ઉપવાસ હોય પછી બારસના દિવસે જે પૂજા થતી હોય પારણા કર્યા પછી વળી માળા કરવાની થાય કે હરિસ્મૃતિ કરવાની થાય કે વંધુ ના પાઠ કરવાના થાય તો ટાઢે કોઠે થાય પછી લાંબે લહેકે ગવાયજાન ઓહો શું મહારાજ દયાળુ છે પારણ થઈ ગયા પછી ખરેખર આમ જો બહુ કહેવાય ની ખાનગી માં કહીએ અત્યાર સુધી મોટે ભાગે જે જે ભક્તો થયા ને એ વ્યવહાર ગરીબ બહુ રહ્યા नरसिंह मेहता नहीं रुपया पटारा नोता भरिया बहु बाहर कहता नहीं आ मीराबाई ने क्या राजमहल में रहवा ना दीदा तूकारा मैं बहुत सारू नकलीफ खावा पण खरी अलग वस्तु कारण के ज्या परमानंद जरते घर में शेरड़ी तुकार भक्त कथा सांभ तो आपने आसू आए चोखा मेल हरिजन भक्त महान के ત્યારે ભાઈ ખાનગી માં કહીએ તમે સહજાનંદ સ્વામી ના આશીર્ તો લઈ આવો પૈસે ટકે બધી આમ તમારે જોવો ખાધે પીધે ડાયાબિટીસ ખાધા વગર થાય ડાયાબિટીસ હે ભાઈ ભૂખડી ભૂખડી બારસ ડાયાબિટીસ હોતો હશે આવીને આટો મારીને ભીઓ જાય શું ખા પણ વાત સાચી છે ને આપડે પર્વતભાઈ જોવો ગોવર્ધનભાઈ જોવો દાદા ખાચર જુઓ બધા તમે સુરાબાપુ જુઓ આ તમને બહુ વાસ્તવિક વાતો કરું છું મોડા ના પડવું અને સહજાનંદ સામેના ગુણ ગાવા પાછા ના પડવું વિશિષ્ટ છે ભૂખે મારવા માનતા નથી હા તમારી મોજ થી તપ કરો તમારી મરજી તો રાજી થાય કેવું સાચી વાત છે ને તમે જો સુરા બાપુ તમે છે ને ખોખારો ખાઈ લો શ્રીજી મહારાજ સુરા ખાચરના દરબાર લોહામાં બબે મહિના રોકાણ શાકો કેટલો કર્યો હજારો માણસો પાંચસો પરમસો કેટલા દેશ દેશાવરથી લોકો અને એ વખતે પાછા કાંઈ ત્યાં પેટ્રોલવાળી કે ડીઝલવાળી ગાડીઓ નહોતી ઘોડા લઈને આવે બળદગાડા લઈને આવે માણસને ખવડાવવું એનાથી દસ ગણું ઓઈલા ને કાંઈ એ તો વિચાર નથી કરતા આપણે કઈ શું આપણે આપણે ખાવાનો ખર્ચો થાય એના કરતા ઢોરાનો કેટલો થાય આપણે એક ગ્લાસ પાણી જોઈએ પેલો બસો લીટર ડ્રમ પી જાય સાચવું કઈ સહેલું છે તો સુરા બાપુએ કઈ ઓછી સગવડતા ઓછો ખર્ચો કર્યો છે બબે મહિનાઓ વચરામર જોવો તમે લોયાના અને શાકો તેલના વઘાર નહીં ઘીના વઘાર ચડે એક વાત ખોટી હોય તો પાછી લાવજો હવે નાખે છૂટે હાથ થી મારો બાપ સહજાનંદ સામે રસોઈ બનાવે અને પોતે પીરસવા નીકળે ને સંતો જમાડે મહારાજ કે આ લો પીરસો તો કોઈ સંતો શીરો ના લે ખીચડી આવી તો બધા લીધી મહારાજ ખીચાડા તૃપ્ત થઈ ગયા તૃપ્ત થઈ ગયા કરીને કોઈ શીરો લીધો નહીં ખીચડી આવી તો કેમ જગ્યા થઈ તમે વચના ત્યાગ વૈરાગ અને પાછા એવા તપસ્વી હતા જો આપતા હતા તો નહોતા ખાતા પાછા ફરી જતા હતા રસવાડા લઈ તો મહારાજ કે ખીચડી જ બંધ શિરો બનાવજો અને બ્રહ્માનંદ સ્વામી કે અરે મહારાજ એટલા આટલા બધા આંકડા શું થાવ છો અમારે કલ્યાણ જોઈએ છે તમારી પાસેથી તો શિરો ખાઈને લેશું એમાં શું મું તમારે શિરો ખાઈ કલ્યાણ કરવું છે તમે શિરો ખાઈ રેશો ગુરુ મહારાજ હાજી રહ્યો મહારાજ કે વાહ બ્રહ્મ વાહ આવો ભગવાન ક્યાં જડે ખોટી વાત છે સાવ સાચી બોલું છું છે હરિભક્તો બધાને છ છ મહિના સુધી બ્રાહ્મણો કંટાળીયા ગ આવેલા નથી ખાવા તો બંધ રાખો સામે વાતો છે પણ મારે એ કેવું છે કે પછી આ બે બે મહિના જેવું આટલો બધો ખર્ચો આ બધું થયું એટલે પછી મહારાજે સુરાબાપુને કીધું કે હવે બહુ રહ્યા સંતો બહુ હરિભક્તો રહ્યા બહુ ઉત્સવ કર્યો બહુ બધાને જમાડ્યા તમે બહુ ખર્ચો કર્યો બહુ બધાને સાચવા અમે બહુ રાજી થયા પણ હવે તમે બહુ ઘસારો લીધો હવે અમે અહીંથી સત્સંગમાં ફરતા ફરતા પછી ગઢપુર બાજુ જઈએ ત્યાં તો સુરાબાપુની આંખમાં બોરબોર જેવડ આંસુ આવી ગયા અરે દરબાર તમને શું ઓછું લાગ્યું અરે મહારાજ તમે એમ કીધું કે અમે તમને ઘસારો દીધો અને આટલો બધો ખર્ચો કર્યો તમે બહુ ખર્ચો કર્યો એમ જે તમે બોલ્યા એનું મને બહુ દુઃખ છે કેમ દરબાર તમે કર્યો જ છે ને અરે મહારાજ આમાં મારું શું છે મારું શું છે તે મેં વાપર્યું કહેવાય કે તમારો જ છે ને આ બધો પૈસો તમે જ વાપરો અરે અરે મહારાજ વધારે રડવા મળે મહારાજે પોતે એના આંસુલું છે આજુબાજુના બધા જાણે છો હું તો જાણું છું મારો પરિવાર જાણે છે જ્યાં સુધી હું તમને મળ્યો નહોતો સાંભળજો અને હું સત્સંગી નહોતો થયો ત્યારે મારી દશા શું હતી આ પૂછો અમારા ગામના આગેવાનોને બોલાવી મારા ઘરમાં ખાવાનું નહોતું હું મારો બાપ મારો ભાઈ મારી મા અમારા પરિવારના આ બધા સભ્યો ખાવાનો લોટ અમારા ઘરમાં નહોતો સુરા બાપુ કુંવરજી વાણિયાને ત્યાંથી એ ખોરી જુવાર ત્રણ વર્ષની હળેલી એવી હું ઉધારે લઈ આવતો એમાં અમે ઘરના બે જણા ભૂખ્યા રહીએ બાકીના જમે એટલી વાણીઓ દેતો बीजे दिवस रेट रोटला था आम रोज नाज अमरा फलिया में शेरी मे कालुड़ी कूतरी आ रोटला पूछड़ी पटपटा सा अम्मे भूख्या हो कूतरा शू नाखी एट हूं कूतरी ने कहते करे गलूड़ी એ કુંવરજી વાણિયાને ત્યાં જાન ત્યાં તેને રોટલો મળશે અહીંયા ભણે તું પૂછડો પટપટ પૂછડો ખરું જાય છે ખાવાનો નથી અને અમને શરમાય માં કૂતરું મહારાજ સમજતું હોય કે રામ જાણે ત્રણ વાર બોલું ને થઈને ભૂયું જતું ત્યાં મારતા નથી એટલી દયા છે આવા દી હતા અમારા આટલામાં સમજી જાઉ મહારાજ અને પછી તમે મેળા પ્રભુ તમારો આશ્રય કર્યો અને તમારી જે કૃપા દ્રષ્ટિ થઈ મહારાજ આટલું વાપર્યું તો હજી પટારામાં રૂપિયા હમાતા નથી હમાતા નથી અનાજની કોઠીઓ છલકાય છે ઘોડશાળમાં ઘોડાઓ જુઓ એક જુઓ એક ભૂલો ગાયો ભેંસો તમે જુઓ આમ જુઓ હુંભા હુંભા ગાયો કરે છે ભેંસો જુઓ તમે કેટલું છે મહારાજ આ બધું ક્યાંથી આવ્યું તમણું દીધેલું છે મહારાજ અને તમે એમ કહો તમે વાપીર્યું શું મારું વાપર્યું મારી તો દશાખોરી જુવારનો જોડો માગે હતી આ તમે આપ્યું છે આવું એક સુરા સુખી નથી કર્યા જ્યાં જ્યાં સહજાનંદ સ્વામીનો જેણે જેણે આશ્રય કર્યો એ બધા જ રંકમાંથી રાજા જેવા થયા અને આ હું બોલું એમ નહીં તમારી પાસે જો સગવડતા હોય સમય હોય અને પુસ્તકો મળે તો તમે અંગ્રેજ લેખકોના પુસ્તકો વાંચજો મેં વાંચ્યા અંગ્રેજ લેખકો લખે છે ગુજરાત વિશે ત્યારે એ નોંધ મારે છે કે આખા ગુજરાત સૌરાષ્ટ્રમાં મેં ફિર્યા પણ જ્યાં જ્યાં સહજાનંદ સ્વામીના ફોલોવર્સ આ આશ્રિતો વસે છે એના જેવા કોઈ પરિવારો સુખી નથી एमने त्यां खावा पीवा पशुओं ने राखरखावटनी खेती ना ओजारों नी, खेती उपजनी यवलों से बीजे देखाती नहीं घर पर सुगढ़ एम व्यवहार पर सुगढ़ एमना बड़द पर शिवना पोठिया जेह तंदुरस्त राता व्यवहार पैसे टके संस्क नहीं परिवार सहजानंद स्वामी आश्रितों ऊंच वर्णों तो ठीक પણ હરિજન કોળી એવા બધા જેને લોકો હલકું વર્ણ ગણે એવા લોકો પણ સહજાનંદ સ્વામીને આશરે વૈષ્ણવ જેવા ધર્મ પાળે છે શ્રેષ્ઠીઓ જેવા સુખ ભોગવે છે એ સહજાનંદ સ્વામીનો પ્રતાપ છે આ લખ્યું છે આ ગુજરાતની શિકલ બદલી હોય ને તો સહજાનંદ સ્વામી આવ્યા પછી તેદુના દુબાકા છે હજી આખા દેશમાં ગુજરાત જેવા રસ્તા નહીં સુખ કોને આપ્યું છે ગુજરાત ને સુખી કર્યો છે રાજાઓના ત્રાસ હતા તો એ મેટાવ્યા વૈરાગ્યો ખાખીઓની બધી જે જમાયતો તો ફરતી સાધુઓની લૂંટી લેતા ગામના ગામ બાળી નાખતા એવો ત્રાસ હતો એ બધાને પણ સાફ કર્યા અને કોઈને નડે નહીં સેવા કરે એવા સાધુઓ ગુજરાતને આપ્યા આ બધું યોગદાન સહજાનંદ સ્વામી એમના દ્રષ્ટિબિંદુ વગર થયું છે આ લોકના સુખ ભોગવો બંધાવ નહીં ત્યાં જ ન જાઓ માણવાનું સુખ બીજું છે પણ તમે વ્યવહાર દુખી હોય જે ધર્મ આ લોકમાં સુખી ના કરે પરલોકમાં સાચી વાત છે બહુ સુખાય ભાઈ સજાનંદ સ્વામી ને સુખ તો આપવું જ છે છપયા ની બાજુમાં લક્ષ્મણપુર ગામ છે માણેક ધર કરીને બ્રાહ્મણ પત્નીનું નામ વસંતા પણ ગરીબાઈ કે મારું કામ અને કોઈ પણ વાર્તા શરૂ થાય તો એમ જ કહેવામાં આવે ગામ હતું અને તેમાં એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો વાર્તા જ શરૂ ત્યાંથી અને બીજી વાર્તા એ રીતે શરૂ થાય કે એક ગામ હતું અને ત્યાં કે શ્રીમંત્રાહ્મણો છે એવું નથી આજે પણ મારી દ્રષ્ટિએ જો કેવું હોય ને તો એમ કહી શકું કે સહજાનંદ સ્વામીની કૃપા દ્રષ્ટિ છે હા તો આપણે એવો સર્વે નથી કર્યો બાકી એવી જમીન ગુજરાતમાં હતી કે જ્યાં મીઠા પાણી નહોતા એવી જમીન હતી કે જ્યાં અમુક ઘાસભાત સિવાય કંઈ ઉગતું નહોતી એવી જમીન હતી કે જ્યાં કોઈ દિવસ ફળફૂલ થાય નહીં એવી જમીન હતી કે જે કોઈ દિવસ ઘઉં પાકે નહીં એ આશીર્વાદ આપી આપીને સહજાનંદ સામે પાકતા કર્યા છે હા આપણે બુદ્ધેજ ની પાછું જઈએ ત્યાં એમ યાત્રાને હરિભક્તો કેતા હતા કે સ્વામી અહીંયા કાંઈ આ ઘઉં પાકે એવી જમીન આ નહીં આ આશીર્વાદ પાકે છે જોવો ને હે આમ દેખાય નહીં નજરે ત્યાં સુધી ઘઉં ઊભા છે ને આશીર્વાદથી છે અને આ તળાવ સહજાનંદ સ્વામી અહીં બેસી બેસીને તળાવ ગળાવ્યું છે મીઠા પાણીનું આખા ગામના આજુબાજુના પાવડા ને કોદાળી લાવે મહારાજ ધ્યાન રખાવે આ તળાવ ગળાવે પ્રજા સુખી થાય સૌથી ગાદીએ બેઠા પછી પેલું કામ કર્યું શું કર્યું માંગરોળમાં વાવ ખોદાવ ભરાઈ ગઈ હતી મહારાજ કે આને બુરી છે તે ખોલો મીઠું પાણી થાય માંગરોળ દરિયા કિનારો ટોપરા જેવું પાણી આવ્યું પછી એમાં સરસ મજાનું કુર્તિ કર્મ એટલે પછી કૃત કર્મ એટલે ઉત્સવ કર્યો યજ્ઞ કર્યો અને પછી જે ધમધોકાર જમાયડ્યા છે બધા એને સંતોતા સાથે એક આ સીધાનું પૂરું કેમ થાય દીધી રાખો ખૂટે જ કહેજો એને કલ્યાણ કરવા જ આવ્યા હતા પણ કલ્યાણ જ કરવું હોય તો વાવ સુકામ ખોદાવે કોઈ ભગવાનના અવતારે વાવ ખોદાવી હોય કેટલી ચિંતા છે પણ ભગવાન ભજવ અમને ભૂલતા નહીં એટલે ગુણાતીતાના સ્વામીની વાત વારે વારે લઈએ છીએ રોટલાનું માથે લીધું જ છે હુ જાય તો હોઈડમાં દઈ જાય છે આપવું જ છે એનો ભગત ભૂખ્યા મરે એમને જરાય ગમતું નથી આ એક ને એક બે જેવી વાત છે પછી આપણે એવા કર્મ કરીએ ભૂખે મરીએ અલગ વસ્તુ છે શેર બજારમાં ગાલદી બધું એમાં ભગવાન નો વાંક નહી પછી પાંડવો ના જુગાર જેવું છે પાંડવો એ બધી વાતમાં કૃષ્ણ ને પૂછે પણ જુગાર રમવાનું થયું તો મારા વાલાઓ કોઈ પૂછ્યું નહી પછી દશા જ બેસે ને કો બાકી પાણી પીવું હોય ને તો ભગવાન ને પૂછી કરે પાંડવો જુગાર રમવા ગયા તો વાળ્યું રાખ્યું તો એ પાંડવો યાદ કરવા બાકી તમને દોરાનો વાંધો આવે નહી માણેકધર બ્રાહ્મણ ગરીબ દુખ તો આવ્યા હોય એને હોય ભાઈ ખબર પત્નીને બ્રાહ્મણ આંસુ પાડી લે ક્યારેક પછી એકવાર પત્ની વસંતાએ માણેકધરને કીધું પતિદેવ બાજુમાં છપૈયા ત્યાંના ઘનશ્યામ ગુજરાતમાં ભગવાન થઈને પૂજાય નામ સ્વામીનારાયણ આપણા કહેવાય એકવાર જઈને પગે પડો સુદામાના આપણામાં શું ફરક છે સુદામાની કથા એમને યાદ હશે પગે પડો દશા જોઈને કે બ્રાહ્મણ જોઈને આપશે તો આપણું કામ થઈ જશે હવે આ સહન નથી થતું માણેકધર ને થયું કે વાત તો સાચી છે આપણા છે છપૈયાના છે સરવૈયા છે આશરે જાઉં માણેકધરે લાકડી લોટ માગવાનો ખલી ચોક ચડાવી પંચદેવની પૂજા નાખી ત્રિકાળ સંધ્યા ની વસ્તુઓ નાખી અને હાલ્યા બારસો તેરસો નો પંથ એક મહિને કાપતા કાપતા ભૂદેવ ગઢપુર આવ્યા લીલુડા લીમડા નીચે સજાનંદ સામે બેઠા છે અને આવડે એવા દંડવત કર્યા મહારાજ મીઠો આવકારો આપ્યો ખબર અંતર પૂછ્યા દેશ પ્રદેશ પૂછ્યા મહારાજ કે બહુ સરસ ઉતારો આપો દાદા ભૂદેવ છે જમવામાં જ્યારે કચાશને રખાવતા પાકા સીધા સામાન જમાડો ભૂદેવ ને બહુ ખૂબ સાચી ખૂબ સાચી પણ એ કથા વાર્તા એ બ્રહ્મરૂપ એવા સંતો અને સામે પરબ્રહ્મની ઉપાસના એ દાદાનો દરબાર અક્ષરધામ ભૂદેવને એટલો આનંદ આવે કે આ માગવાનું ભૂલાઈ ગયું હેવો દિવ્યાનંદ આવે આવો સત્સંગ ક્યાં ભાઈ આપણને અચાનક ભાઈ આવી રીતે ક્યાંય મૂકી દે મારાજ તો હું ઈ કેવા જતો તમને અચાનક અમેરિકાના તમને રેસીડેન્સી વિઝા આપી દે તો હરખ ન માય એવું થઈ જાય ને પણ હવે તો અહીંયા અવાજે ઉર્યું નથી એક દેશમાં નથી રાવા જે ઉર્યું ઘરે સારા કોઈ કહેતો નહીં જાને બહુ આનંદ થયો મહારાજનું સ્વરૂપ ઓળખાણો આશ્રય કર્યો સત્સંગી ત્યાં ભજન કરે સંતો પાસે બેસી બેસીને ખૂબ મહિમા સમજાયો ખૂબ આનંદ થયો તૃપ્ત થઈ ગયા પણ વચ્ચે યાદ આવે કે પત્ની ને બાળકો બધા રાહ જોવે એટલે જવું પડશે નહીં અહીંથી જ આવા ખાવા પીવાનો તો કોઈ ત્રોટો નતો અને ભગવાનનું સુખ મળતું હતું સંતોનું સુખ મળતું હતું જવું જ ન જોઈએ પણ ધર્મ એનો છે સ્વધર્મ પત્ની બિચારી બાળકો છે મારે જવું જોઈએ પંદર વીસ દિવસ તો નીકળી ગયા પણ મહારાજ કંઈક કહેતા નથી કે લે દઉં અને આ ભૂદેવને યાદ આવે પણ ભૂદેવ ક્યારેક યાદ આવી જાય પણ એમ કહેતા નથી કે મારી આવી પરિસ્થિતિ છે પ્રભુ જરા કંઈક દયા કરજો એ માગી શકતા જ નથી વાત આમ સ્મૃતિમાં આવે પણ ઓઠે શબ્દ ન આવે એમ મન ન થાય કેવાનું કે મહારાજ મને જરા ગરીબાઈ છે આ બોલતા નથી આપતા નથી એક દિવસ ભૂદેવે હિમત કરી કીધું પ્રભુ દૂર દેશ છે પોચતા એ મહિનો થઈ જાય એટલે હવે મારે જવું છે વતન તો રજા માગવા આવ્યો છે મારે તે બહુ સારું ઘણું રોકાણ પછી સંસાર છે તો બધું સંભાળવું પડે તો તમ તમારે સીધા હો ભૂદેવ ભલે આપવું જ નહીં કઈ બોલો એ ભૂદેવ તો તૈયાર થયા હાલતા થઈ ગયા થોડોક વળી વિચાર આવે કે વળી વાત કરી દો ના આવો સત્સંગ આ શું યાદ કરવાનું હોય નીકળી જ ગયા રસ્તામાં વિચાર થાય પત્ની કેશે ગયા કાંઈ નું આપ્યું પણ ન આપ્યું તો એમાં આપણે શું જરૂર છે લઈ તો નથી લીધું ને આપણું કંઈ લઈ લીધું નથી અને મોટા મોટી વાત કે આ બહાને હું આવ્યો ભૂદેવને થાય કે મને સત્સંગ મેળવો ને ભગવાન પ્રગટ મળી ગયા આ લોકમાં તો હમણાં આયુષ્ય પૂરું થઈ જાય પણ આ ભગવાનને આ સત્સંગને આ ક્યાંથી મેળખા મળવા જેવું મળી ગયું જરાય દુઃખ નથી અને ભગવાન કરે એ સારા માટે જ કરે આપણે નહી લાયક હોય બસ જે મેળવ્યું રાજી સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન મહિને દાડે પોચી ગયા ઘરે પત્ની ને તો હરખે કઈક ખડીયા ભરીને લાવવાય છે પણ જેમ જેમ ઘર નજીક આવે માણેક ધર ઢીલા પડતા જાય મને તો કઈ નથી પણ મારે ઘરવાળીને કેમ સમજાવવી એને જ મને મોકલો તો આવકાર આપ્યો મીઠો હોય ને થેલો બહાર ગામ જાવ પછી તમારા છોકરા કેમ વળગી જાય તમને પપ્પા કઈક લાયા છે પપ્પા કઈક લાયા છે કઈ નથી લાવ્યો છોકરા કે હોય રે પપ્પા હોય રે પપ્પા કે પત્ની આવકાર બેસાડ્યા બધું પાણી પાણી ભાઈ કીધું ભગવાને શું આપ્યું તો કે માણે ભગવાને શું આપે ભગવાન પોતે એટલે ભગવાન કઈ આપ્યું નહીં નથી તો ક્યાંથી આપે તમે માગ્યું નહીં હે એટલો આનંદ આવતો હતો ગાંડી એ સત્સંગ એ ભગવાન હું માગી શક્યો ને ઓ મારી ભૂલ માફ કરજે પણ એમણે તમને એણે આપવું નથી એટલે એક જ વિચાર સત્સંગ મેળવવાનો આનંદ લે હું તને મહારાજને લીલા અને ચરિત્રો ને એમને જે વાતો કરી એને મોટા સંતોની વાતો ને એ મુક્તાનંદ સ્વામીને ગોપાળાનંદ સ્વામી ને બ્રહ્માનંદ સ્વામીને પ્રેમાનંદ સ્વામી ને એમના કીર્તનો એ હું થોડા પાકા કરી આવ્યો છું એ તને સંભળાવું અને એમણે જે વાતો કરી એ વાતો મને યાદ છે એમના ચરિત્રો એ હું તને સંભળાવું એ મૂડી છે આપણી બસ આપણે ગાશું અને જિંદગી પૂરી કરશે સત્સંગ મળી ગયો તારા માટે કંઠી લાવ્યો છું હા લે પ્રસાદી ની છે પેરી લે આનાથી બીજું મોટું કઈ નથી પત્નીએ પણ આ વાત સાંભળીને પતિના સુરમાં સુર પૂરાયો સાચી વાત થયો ભગવાન મેળ્યા સત્સંગ મેળ્યો નાવી લીલા ચરિત્ર નાવી જ્ઞાનની વાતો અને આ તો આપણે ભવતરી ગયા કાંઈ વાંધો નહીં આપણું સારું થાય એમ જ ભગવાન કરે ભગવાન આપણું ભૂંડું ના કરે આપણને આમ રાખીને એમને એને પોતાનું સુખ આપવું હશે એટલે બહુ સારું કર્યું કંઈ વાંધો નહીં સારું થયું તમે માગ્યું નહીં એમને આપ્યું નથી તો ભલા માટે બેમાંથી કોઈએ અભાવ લીધો નહીં કે ભગવાન હોતો હશે બારસો કિલોમીટર જ્ઞાન બારસો તેરસો કિલોમીટર પાછા આવ્યા એ અંતરિયામી ના હોય ઘરની પરિસ્થિતિ ના જાણતા હોય કેટલા અભાવ આવે તમે કયો આપણે તો ત્રણ પદયાત્રા કરીએ પૂરું ના થાય તો ભગવાન પગ જ મી નાખું ચોથી થાય જ નહીં પણ ખખડાવીએ આપણે પણ આને કોઈ અભાવ લીધો નહીં બસ જેમ મહારાજે રાખ્યું એમ બહુ સારું આપણે છે બઉ સારું એ ભગવાન ગમતું આપણે ભગવાન ગુણ ગાયા અભાવ ના લીધો એ જ પ્રગટ થઈ ગયા હે વિદ્ય એ અને આ તો દંડવત જ મેળવા કરવા માણેક જો મેં તો લાભ લીધો દર્શન કર્યા પણ તને ક્યાંથી દર્શન થાય જોવા મહારાજ તને તો બહુ દયા કરી અહીંયા મને દર્શન આપ્યા મારા ને મને થતું કે મને સત્સંગ મેળ્યો તમારી મૂર્તિનું દર્શન કર્યું તો ધ્યાન થતું પણ આ મારી પત્નીને બિચારી એ મારા કરતા ચડ્યાથી ધાર્મિક એટલે જ કહેવાય ને મેં આવું બધું એક ના પાડી તોય એને જરાય ખોટું લગાડ્યું નહીં તો મારા કરતાં વધારે એ પ્રશંસ નહીં તો તમે એને તમારું દર્શન કરાયું એ અમે બે આ મૂર્તિનું ધ્યાન કરશું જીવન પૂરું કરશું માગ્યું નહીં તોય મહારાજ બહુ મરક મરક હસ્યા રાજી થયા માણેક ધર વસંતા હું દર્શન દેવા તો આવ્યો જ છું પણ હું આપવા આવ્યો છું હે હા આ લોકના કોઈ શેઠીયો હોય દાનપુડવાળો હોય એને પાસે કોઈ જાય તો દીધા વગર પાછો ન કાઢ્યો તો હું તો આખા ખલકનો માલિક અને મારી પાસે આવે અને હું ના આપું લ્યો લ્યો લ્યો ખેસ પોળો કરો અને મહારાજે પેલા ભૂદેવે ખેસ પહોળો કર્યો અને મારા નક્ષિક સુવર્ણના ઘરે પહેર્યા વજનદાર ઘરે બધા એક પછી એક ઉતારી ઉતારી માણેકધરના ખેસમાન અરે મહારાજ બહુ થયું લ્યો તમ તમારે વીટીઓ કડા પગના તોડા આટલા આટલા જાડા કિલો કિલોના સોનાના તોળા બીજો તોળો હાથના કડા સુવર્ણના હાર કુંડા ઉતારી ઉતારી હા મહારાજ બહુ થયો અરે લ્યો માણેકધર ખૂબ ખાવ પી મજા કરો અમારું ભજન કર એક ઘરેણું ઉતારી અને માણે આપી દીધું લ્યો અરે થોડું કઈ ક્યાં દીધું હોત તો મહારાજ કે હજી ન સમજ્યા ત્યાં મારે નહોતું આપવું કેમ તમને આપ્યું હોત તો રસ્તામાં ચોર મારી નાખત તો અમારી પાસે કાણી કોડી નું હોય તો ચોર તમને શું કરે ઉલટાનો દઈ જાય તો મને તમારી ચિંતા હતી કે રસ્તામાં આપીશ તો આને કેમ જતન થશે એટલે હું ઘરે આપવા આવ્યો છું જો અમારી મૂર્તિનું ધ્યાન કરજો અંતકાળે હું તમને તેડવા આવીશ રાજી પહેર્યો છે દાવ એટલે કહું છું આ ગેરન્ટેડ છે સત્સંગ ખાઓ પીઓ લેર કરો મોજ કરો છે ને સાચું દ્રષ્ટાંત સાથે વાત છે ભાઈ આસુ આવી ગામ નામ સાંભળ્યું બહુ પ્રસાદી ત્યાં રામજી શેઠ ની આગળ આપણે વાત કરી બહુ સારા હરિભક્તિ ધ્યાન ભજન અંગવાળા એમનો દીકરો નારાયણ એનું પત્નીનું લગ્ન થયા એના દીકરાનું અને ટૂંક સમયમાં એની પત્નીનું મૃત્યુ થયું ગયું દમમાં ગયા ટૂંક જ સમયમાં બહુ મોટું વિઘ્ન કહેવાય પેલી દ્રષ્ટિએ તો સારું કે હશે મારાની ઈચ્છા હોય થાય પણ વ્યવહારની દ્રષ્ટિએ એ જમાન એવું હશે કે કોઈ આવી રીતે વિધુર થાય ગરબંધ થાય તો ટૂંક સમયમાં એટલે સામેથી એ જમાન એવી હશે રીત કે અઠવાડિયું દસ થી પંદર દિવસમાં સામેથી એમને ત્યાં સગાઈના માગા આવવા માંડવા જોઈએ પુનલગ્નના પુનર્લગ્નના માગા આવવા માંડવા જોઈએ તો એ ઘર આબદું આબરૂદાર ગણાય જો માગા ન આવે તો પછી એની લોકમાં બહુ ટીકા થાય એ જમાન એટલે આ છોકરાનું બધું આ એટલે વહુનું બધું મરણ પછીનું બધું કાર્ય પતી ગયું પણ હવે કાંઈ મેળ પડે નહીં છોકરાને ફરીથી કોઈ પુનર્લગ્નની એટલે રામજી શેઠને થોડી ટીકા થાય એટલે થોડી મનમાં પેલું થાય કે હવે આ માળું શું કરવું વ્યવહાર એમાં એક વઢવાણથી બ્રાહ્મણ આવ્યું અને ઘરે આવીને સીધા બેઠા કહ્યું કે વઢવાણની અંદર આવું એક કુટુંબ છે આવી ત્યાં કન્યા છે ઘર ખોરડું આવું છે વ્યવહાર પૈસા આવું છે તમારા છોકરાને યોગ્ય છે અને હું એનું સગ કરાવી દઈશ પણ દહેજમાં પંદરસો રૂપિયા રોકડા જોઈશે એટલે રામજી શેઠ કે ભાઈ આનો થોડો વિચાર કરવો પડે તમે સાંજના સમયે હજી આવ્યા છો અમારે ઘર પર્યાણ કરવા પડે રાત તમે રહી જાઓ સવારે પૈસાની રોકડા પંદરસો ઘરમાં એમ તો કોઈ રાખે નહીં ચોર લૂંટારાના એ જમાના હોય બધા સૌ વ્યવહાર સમજતા હોય એટલે પૈસોય પણ થોડો ભેળો કરીએ ત્યારે થાય સવારે બધું તમને કરી દેસું રાતે રહો નિરાતે રહો ની રાતે બ્રાહ્મણને ભોજનપાન કરાવ્યા હશે ઓરડો જુદો કાઢી આપો હું સુઈ ગયા રામજી છેઠ એની ઉપલી મેળી જ્યાં હંમેશા ધ્યાન ભજન કરે ત્યાં જઈને બેઠા થોડું મનમાં એમ થયું કે માળું આ રૂપિયા થોડા વધારે તો કહેવાય હવે આમ આપણે જો પંદરસો આપીને કરીએ તો ઠીક પણ હવે કરી નાખીએ એટલે લોકમાં કહેવાનું ન રહે ભૂદેવ સામેથી આવ્યા છે મનમાં બધાને મળી લીધું કુટુંબીઓને એમના પત્નીને દીકરાને બધાને આવું છે સારું કે સવારે આપણે બધું ગોઠવશું ભલે ભલે પછી ધ્યાન ભજન કર્યું માળા કરી જપ કર્યા રામજી શેઠ પછી નિરાય સૂઈ ગયા એ જેવા સૂતા આને સપનામાં સહજાનંદ સ્વામી આવ્યા સરસ મજાનો બાગ બગીચો મહારાજ ઝુલા ઉપર બેઠા છે સામે હરિભક્તો સંતોની સભા છે અને રામજી શેઠ આવ્યા તો દંડવત કર્યા મહારાજને ત્યાં પગે લાગવા ગયા એટલે મહારાજ ઝૂલતા ઝૂલતા એક આ ડાબો પગ જમણા સાથળ ઉપર હાથમાં માળા એક હાથમાં ફૂલ મરક મરક હશે એ હાસ્યમાં એમ લાગે છે ગુલાબ ઝાંખવું પડે છે એમ અને રામજી શેઠ પગે લાગ્યા એટલે મહારાજે આમ કીધું શેઠ શું મૂંજાઈ ગયા છે સ્વપ્નમાં શું મુંજાઈ ગયા છે તો કે મહારાજ મૂંઝવણ તો વ્યવહારની થોડી હોય તો આવે ને જાય દીકરાનો આવો પ્રસંગ છે એમાં વળી માંડ માંડ એક વઢવાણથી બ્રાહ્મણ આવ્યો છે તો પંદરસો રૂપિયાનું નક્કી કર્યું છે વધારે તો કહેવાય આ બધું સપના બોલે છે વધારે તો કહેવાય પણ હવે સવારે પછી ઘરનાઓ બધા કર્યું છે નક્કી કે કરી નાખીએ એટલે લોકમાં ટીકા મટે મહારાજ કે કરતો નહીં કરતા જ નહીં શેઠ એટલે શેઠ તો ચૂપ થઈ ગયા શું કરવું મહારાજ કે રામજી શેઠ એ બ્રાહ્મણ સાવ ખોટો છે વઢવાણ માં કોઈ એવો પરિવાર નથી કોઈ કુટુંબ નથી પંદરસો રૂપિયા તમારા ઉસેડીને લઈ જવા માટે આવ્યો છે ખોટો છે સાવ સવારે ઉઠતા વિદાય કરી દેજો આવો ભગવાન ક્યાં મળે બોલો હે વિદાય જ કરી દેજો સવારે એક રૂપિયો આપતા ને ખોટો છે ભલે મહારાજ એમ કરેઠ તે બોલ્યા નહીં શેઠ મું હું આજે રવિવાર છે મંગળવારે સામેથી હું તમારા છોકરાનું સગ કરવા માણસ મોકલીશ તમારા છોકરાની સગાઈ હું કરીશ અરે તમારી ભલી થાય જોવો હતો ઘરા તમારા છોકરાની સગાઈ હું કરાવી દઈશ મંગળવારે રાહ જોઈજો અને એ આવશે એ લોકો અને એ લોકો તમને સામેથી બોલશે કે આજે મુહૂર્ત સારામાં સારું છે અને આજને આજ સગાઈના ગોળધાણા વેચો અને પાક્કું કરો એટલે મંગળવારે વાત પૂરી થઈ જશે અને પછી તમારા વ્યવહાર પ્રમાણે તમે જે કંઈ ટૂંક વિધિ હોય એને લગ્નથી વિધિ પતાવી દેજો પણ તમારા નારાયણનું સગ પણ હું કરાવીશ ચિંતા કરતા નહીં જાઓ અને સ્વપ્ન ઉડી રાતે જ પછી આનંદ આનંદ થઈ ગયો સવારે ઉઠી ભૂદેવને કહે ભૂદેવ ઉઠો તો ભૂદેવને કે રૂપિયા રોકડા દેશે એટલે ત્યાં તો રામજી સાઠ ખલીચો લઈ આવ્યા ના લઈ આવ્યા ત્યાં લઈ આવ્યા ભૂદેવને કે લ્યો આમાં લોટ ભરી દીધો છે બ્રાહ્મણ છો ભૂખ્યા ન કઢાય આગળ તળાવ આવશે ન હોય તો આગળ નદી આવશે નાઈ લેજો બાટી પકાવી લેજો જમી લેજો બીજું કાંઈ કહેતા નથી પણ તમે વિદાય થાવ ભૂદેવ સમજી ગયા મારું તરકટ ખબર પડી ગઈ લાગે છે ભૂદેવ ચૂપ ચાપ પછી જે લોટ આપ્યો સારું સીધું સામાન આપ્યું ભુદેવ જાણી જાઓ આગળ ઉપર નાઈ લેજો જમી લેજો જા ભગવાન તમારું સારું કરે ભુદેવ નીકળી ગયા આને મંગળવાર થયો ત્યાં જ બપોર થતા થાતા થતા જ એક પરિવાર આવ્યો રામજી આવી ગયા ખાટલા ઢાળી દીધા બેસાડ્યા સરસ મજાના દૂધ પાણી દીયા બેઠા ને પછી વાત કરી કે આવી રીતનું છે અને અમે નક્કી કર્યું છે કે તમારા છોકરા સાથે જ અમારી દીકરીનું સગ કરવું છે અને આ મંગળવારનું જ મુહૂર્ત છે એટલે જવા દેવું નથી ગોળ ધાણા વેચો અને આ છોકરાના લગ્નનું પાકું કરો રામજી શેઠ કે વાહ સરદાનંદ સ્વામી વાહ આમ નારાયણને પરણ બોલો જાવ છે બાકી રાખે કાંઈ હે કેવા છે કેવાળવદ ની અંદર વ્યવહાર માં ધ્યાન રાખે છોકરા પરનાવી દે બીજું અઢારે પુરાણ માં ક્યાંય આવો ભગવાન જડે તો મને કે હળવદમાં અમરસિંહ ખત્રી તે આવ્યા એકવાર ગઢડા દર્શન કર્યા બેઠા પણ પછી ઢોલિયા હેઠે આમ જોવે ઘડીક આમ જોવે ઘડીક આમ પાછળ જોવે ઘડી ઉપર જોવે ઘડી ચારે બાજુ જુએ એટલે મહારાજ કે અમરસિંહ શું કરે છે તું એ મહારાજ હું એ જોઉં છું કે ભગવાનને ત્યાં જીવની ખોઈટ હશે જીવની ખોઈટ હશે ભગવાનને ત્યાં ભગવાનને ત્યાં જીવની શું ખોઈટ હોય અનંત જીવો છે ને હવે અમરસી છોકરા નહી કઈ સંતાન નહી આવું નાટક કર્યું ભગવાન ત્યાં જીવ ની કઈ છે કે એક બે જીવ આ બાજુ નાખે તો ડોહાની ચાકરી તો થાય મહારાજ એટલું હસ્યા એને તો ગજબ કર્યો હસતા હસતા મહારાજ કે જાઓ અમરશી જાઓ અમરશી જાઓ જાઓ જાઓ તમને ચાર દીકરા થાય બોલો વધારે જો ના ના બહુ થઈ ગયા ના વધારે જોતા વધારે કઈ ખોઈ નથી અમારે ના મહારાજ બહુ થઈ ગયું બે દીતા હોત તો બહુ વાતો ચાર થઈ દીતા ના હજી જોતા તો બે ના બસ ચાર થઈ ગયા બહુ થઈ ગયું હે છોકરાઓ હવે છે ને થોડો થોડો હોવ ને ત્યાં રોકાય ને તો કોઈને સેવા ચાકરીમાં વાંધો નહીં આવે ચારે ભાવ રહે છે બહુ થઈ ગયું ચાર દીકરા બઉ થઈ ગયું હવે બસ ને હવે નહીં બોલો ખોય છે ના હવે બોલું પહેલા પહેલે થોડું રોકાયા હાલતા થયા હાલતા હતા મૂળી મૂળી છે ને ગામ ત્યાંથી નીકળીને ત્યાં ચોરેથી નીકળતા છે ત્યાં ગામના ચોરે બધા દરબારો આમ ફાળિયા બાંધેલા હોકા નળિયું લઈને આમ ગુડ ગુડ ગુડ ગુડ ગુડ ગુડ ગુડ ગુડ હોકા પીએ અને અલગ મલગના ટાશે કેમ હામતું ભા કેમ થ કરે એમાં ઘેરે જઈને કોણ આવ્યો છે ભગવાન ને મળીને કોણ આવ્યો છે એમ વાતમાં કઈક વાત એવું આવતું છે કામ કીધું છે તો કોઈ એ કીધું ભાઈ વાતો તો થાય પણ ભગવાન મળીને ભગવાન ને કોણ આવ્યો છે અને એ જ વખતે આને નીકળવું અમર સિંહ લાકડી પછાડીને કે બોલ નઈ ભગવાને ઘેરેથી કોણ આવ્યો ભાઈડો બંકડો આવ્યો અને તમારે જોવો હોય તો જાઓ ગઢડા હજી બેઠા છે એનું નામ સ્વામિનારાયણ છે રહી જાય દરબારો હોગા ગગડાવતા રહી જાય ને અમરજી ખતરી ભાવી ગયો કે ભાઈડા બંકડા ભગવાન ને જોય ને ભગવાને ઘેરેથી આવું છું બોલો તમારે જોતો હોય તો ગઢડા જાય એવી વાતો કરી બોલી ના શક્યા ખત્રી તો આગળ નીકળી ગયા પણ દરબાર કરતા પધાર્યા છે ત્યારે એ જ દરબારો મહારાજ સભા આવ્યા છે એમાંથી કેટલાય સત્સંગી થયા છે આવા સુરવીર પાછા છોકરાએ આપેલ્યો કરજેશણ ના ગોવિંદભાઈ પટેલ બહુ સેવાપાય સત્સંગે બહુ વધારે ગુણબુદ્ધિવાળાને બધાને લઈ આવી લાવી મહારાજ આવે કરજીસણ મારે કરજીસણ તો ઘણી વાર મહારાજ અને ગોવિંદભાઈ આગળ પડીને બધા ઉત્સવ સમય કરાવે હરિભક્તોને સંતોને સાચવે અને એવા હોય અને બધાને સભામાં લાવી લાવીને બેસાડે ને પોતે પણ ખૂબ વાતો કરીને સત્સંગ ખૂબ કરાવે ઓગણોતેરો કાળ પડ્યો સંવાદ અઢારસો ઓગણ સિત્તેર નો ઓગણોતેરો કાળ કહેવાય ભયંકર કાળ ને ત્યારે શ્રીજી મહારાજે બેતાલીસ હરિભક્તો એમને સોંપ્યા હતા ગોવિંદભાઈ લ્યો આમને સાચવજો ભલે મહારાજ કઈ વાંધો નહીં ગમે પૂરું કરીએ હરિભક્તો ની સેવા કેમ એમ બેતાલીસ જણા એ દુષ્કાળમાં એમને સાચવ્યો બેતાલીસ જણા એટલે કેમ થાય ભાઈ તમે વાત તો કરો આખું વર્ષ સાચવવાનું પણ સાચવા મહારાજ બહુ રાજી થયા પછી આવ્યા ત્યાં શ્રીજી મહારાજ એમને ત્યાં પાછા ખાસ આના માટે આભાર માનવા માટે એક તો પોતે જ પોતે જ અનાજ પૂરું પાડ્યું મહારાજે કોઠી માં ખૂટવા ન દીધું એક એક કોઠીમાં ખૂટવા ન દીધું છતાંય પાછા ભગવાન કેવા કે આભાર માનવા આવ્યા સે જે પધાર્યા હોય એ માનીને ગોવિંદગત તો બહુ ખુશ થયા પણ પછી મહારાજે કીધું સામેથી ગોવિંદ અરે રે મારો બેતાલીસ હરિ ભક્તો સાચવા અરે પણ તમે સાચવા કેવાય મહારાજ અનાજ કોને પૂરું પાડ્યું કોઠીમાં ખૂટતું કોનું નહોતું અને તમે મને શરમાવો છો મહારાજ આવું તે હોતા શું મારા બાપ આવું ના બોલ ના કે અમે તમારા પર રાજી થયા છીએ અને રાજીપો દેખાડવા એવા છે અમારે જન્માષ્ટમી ઉત્સવ કરવો કરવા રાજી વાળા પણ ભાઈ એને દીકરો નહી કઈ સંતાન જ નહીં દીકરી દીકરો કઈ નહી પણ મનમાં નહીં નહીં આટલું બધું રાખતા હોય તો ક્યારેક તો કાનમાં કહે ને એ મહારાજ આ કોઠીમાં ખોટવા ન દીધું એમ થોડુંક વંશમાં ખોટવા ન દો ને કહી શકે કે ન કહી શકે એની તો એટલે તો હક કેવાય ને કેવાનો ક્યારેય બોલે બે માણસને આવું ભગવાન તો અંતરિયા જાણે જ છે ને આપણે છોકરાને લઈને શું કરવા છે જો ભગવાન સુખ જોઈએ છે જોયું પણ શું ભગવાન સુખ જોયે છે બસ પણ એમાં એક શું થયું એની દેરાણી આ જેઠાણી ગોવિંદભાઈ મોટા એના નાના ભાઈ ની બહુ એટલે કઈક ચડબળ થઈ થોડી ઘણી ઘરમાં હોય કઈક બની જાય વાસણ ખકડી જાય એમાં ઓલી અવળચંડી દેવાણી દેરાણી દેરાણી એ આને જેઠાણીને કહી દીધું ગોવિંદભાઈ ના ઘરના ને મરને ભૂંડી આખી વાંજણી વાંજણી કીધું ઘરમાંથી વાંજણીનો અવાજ આવે અરે હાય હાય હાય આના મનમાં કેટલું હોય પણ ત્યારે આજ બોલી છે ને હી દુઃખ થઈ ગયું હવે ન જીવાય ના હવે ન જીવાય એમના પતિ ગોવિંદભાઈ આવ્યા માથું પછાડીને રડવા માંડે બસ હવે ન જીવાય ગોવિંદભાઈએ રડવા માંડ્યા ખાડો આપણા જ ઘરના એમ કહે છે આટલા સત્સંગી આપણે એમ આપણને વાંજણા કહે છે હે અને આવા મેણા ગોવિંદભાઈ ને થઈ ગયું ન જીવાય હવે ન જીવાય પણ ગોવિંદભાઈ કીધું ઘરવાળીને કે જો જીવાય નહીં એટલે મરાય મરવું પડે પણ આત્મહત્યા કરવી એ અપરાધ છે મહારાજ એટલે આપણે તો જીવાયે નહીં મરાય નહીં એવું થઈ ગયું જો સત્સંગ ન હોત તો મરી જાત વીસ ગોળી લેતો પણ આત્મહત્યા તો કરાય નહીં આપણે સત્સંગી મહારાજની આજ્ઞા એમ મરાય નહીં આમ જીવાય નહી હવે શું કરવું એમાં બે વિચાર આવી ગયો બસ રસ્તો મળી ગયો આપણા માટે ક્યાં ખોટું છે ગઢડા વિ જાય હું સાદું થઈ જાઉં તું જીવ બા પેલા થઈ જા વાત પૂરી લ્યો પછી એને કઈ વાંધણાનું કહેવાનું છે કઈ અને આપણે કઈ લઈ ન જવું ખેતીવાડી બધું દીધી એને ભલે ભોગવે ગાંઠું રોકડ રૂકવ્યા રકમ હશે વાયુ પોટલું અને બે હાલ ગઢડા આવ્યા મહારાજ પાસે બહેનોમાં જઈને બહેનો એ પગે લાગ્યા અને ગોવિંદભાઈ દંડવત કરી મહારાજ પાસે બેઠા નવરાશ થઈ એટલે ગોવિંદભાઈ ને એના ઘરના બેઈ મહારાજની પાસે આવીને બેઠા અને લીમડા નીચે વાત કરી મહારાજ લ્યો આ પોટલું આમાં એટલું સોનું આમાં એટલું રોકડ અને એમને બેઈને રાખો હું થાઉં સાધુ અને આ થાય સાંખ્યોગી જીવું વેળા રે સેવા કરશે હા હા હા હા મહારાજ કે ગોવિંદભાઈ તમે આવો વિચાર કેમ કર્યો તમે હરખથી સાધું નથી થતા તમારું મોઢું બોલે છે અને સાઠ વર્ષની ઉંમર સાઠ વર્ષે આવે કોઈ એટલે મહારાજ કે ગોવિંદભાઈ હરખના તમારા આ વેણ નથી મૂંઝવણ છે તમને અને મૂંઝાઈને સાધુ થાવ છું શું છે તમને આંખમાં આંસુ આવી ગયું હા મહારાજ છે તો મૂંઝવણ નું પણ એ લાવે છે તો તમારી પાસે ને એટલે મહારાજ બહુ ભલી છે અમને બે રાખો અને હવે સુખ લઈએ મહારાજ તમારું મહારાજ કે પણ શું છે એટલે પછી એટલે બૈરાથી બોલાઈ ગયું એ મહારાજ આવું થયું મેણા ખાવા પડે છે એટલે ઘરમાં પછી સુખાવતું નથી અમારાથી કશું બોલાતું નથી અને ક્યારેક ક્યારેક શું છે હવારું ઉઠીને અમારું મોઢું ના જોવે કે વાનજ્યાન જોઈ તો સારું ના થાય એ મહારાજ એટલે આ પછી રોજનું પછી થઈ ગયું એમ થાય કે આપણાથી કોઈને અપશુકન થતા હોય તો ઘરમાં શું કામ રહેવું એટલે સાદું થઈ જાય મહારાજ કે તમારે વાનજ્યાની જ વાતું છે ને હા મહારાજ પણ હવે અવસ્થા થઈ આઠ બાસઠ વરસ થઈ ગયા અમારે કંઈ સંસારની ઈચ્છા નથી છોકરાની ઈચ્છા નથી મહારાજ હોત તો અમે જોવા નહોતા ત્યારે ક્યાં નહોતા માગી શકતા પણ નથી જોતા અમને શું ખબર કે ઘરમાં જ આવા કપાતર થશે આશ્વાસન દેવાની જગ્યાએ અમને આવા મેળ આ ઉંમરે મારશે એ અમને શું ખબર મહારાજ કે પણ મહારાજ એનું ભલું કરજો સારું કરજો એને આવા વેચાર્યા ને તમારી પાસે ધ્રુવ ને બાણ માર્યા તપ કર્યું એનો અપરાધ માફ કરજો તમારી પાસે લે આવ્યા મહારાજ કે એનો અપરાધી માફ તમારો અપરાધી માફ ગોવિંદભાઈ ભલે તમારી સાઠ વર્ષની ઉમર થઈ જાઓ ચાર દીકરા થશે આ ચાર નો આંકડો કોણ જાણે ફરી ગયો મગજમાં બોલો વર્ષમાં એમ જ હશે જે આવે ચાર દી ગોવિંદ કે મહારાજ હવે અમે આ ઉંમર મહારાજ કે ભગવાન ધારે બધું થાય જાઓ ચાર દીકરા થશે અને ચારે દીકરાને મહારાજ કે હું રમાડીશ જયારે જયારે કરજણ આવીશ ત્યારે ચારે દીકરાને રમાડીને આશીર્વાદ આપે જાઉ અને ચાર દીકરા થયા ચારે ને મહારાજે પોતાના સાથળ ઉપર હુખધામ સાચે જ છે ને શું પ્રેમાનંદ સ્વામી શબ્દ ગોતી લાવ્યા છે સમરૂપ સુખધામ આનો પામ નોકર હોય ને એમાં બે ત્રણ પ્રકાર હોય એક નોકર એવો હોય પગાર લઈ લે પણ કામ કરે એક નોકર એવો હોય કે જેટલો પગાર એટલું કામ કરે એક ત્રીજો નોકર એવો હોય કે જેટલું દે એનાથી સવાયું કામ કરે હે એમ આપણે આશ્રિત તો ખરા પણ સવાયા થઈને રહીએ તો ભગવાન રીજે નોકર નોકર ની રીતે જો ના રહી કાઢી મૂકે એક નોકર હતો ને તો આવો આળસું ની કામકાજ કરે ને ટેબલ ઉપર જાય ધૂળ ના થર જાય હોય શેઠ આમ લીટો કરે તો ધૂળ નીકળે તો એક તો કીધું બીજી વાર કીધું ત્રીજી વાર કીધું કઈ કઈ થાય ક્યાં પછી શેઠ એક વાર રામા હા મને લાગે છે મારે હવે બીજો નોકર ગોતવો પડશે હા હા રાખવો જ પડશે એકલા થી નથી પહોંચાતું રાખવો જ પડશે એકલા થી પૂરું નથી થતું આવા અકલ મઠા હોય મારી કાઢવા આપડે ને એમ આપણે એવા ભગત થાય તો ભગવાન કઈ પૂરું કરે નહીં કેવાના માત્ર ના એમ નહીં સાચા સેવક થાવ ભગવાન બધું આપવા તૈયાર છે સેવ કઈ તો હોવી જોઈએ કે નહીં ખાલી તિલક ચાંદો કંઠે પ્રસાદ ખાવા માં આગળ જ્યાં ઉત્સવ સમય ભાળી જાય ને બેસી જાય અરે ભાઈ તમે ભજન કરો સત્સંગ રાખો સેવા કરો આજ્ઞા પાળો ઉપાસના રાખો ધર્મ પાળો નિયમ પાળો માળા કરો સંત સેવાગમ કરો સેવા કરો શિક્ષા ભત્રી પાડો આ બધું કરો તો સેવક તો સેવકને માટે બધું આપવા તૈયાર છે સેવક તો થવું પડે ને આ સરસ કંડિશન તો હોય કે નહીં તમે કહો કે અમે અમે સત્સંગી છીએ અને અમને આ સ્વામી કે છે એવું કઈ મળતું નથી હજી નોકરી ગોઠવાનું નથી પણ થોડો વિચાર કરો તમે શું કરો છો તમે પેલી કેટેગરીના નોકર છો સેવકાય તો બરાબર હોવી જોઈએ કારણ કે જો શેઠ કેવા નોકર ઉપર રીજે કે હોય નોકર પણ ઘરનું સભ્ય થઈ જાય હર શેઠ બહુ રીજે ને पगार तो दिए सारी चीज वस्तु टोपलो पगार खाय आई जाए तार छोकर खा जाओ अरे शेठ सा जा। अरे आजू शू आप क्या तेने तू कई ओ कर घरे जावा कहीं तो जात नहीं मेहमान हो तेरे तू अच्छे અને આ બધા ઘરના વાસણ પોતા આ ત્યાં તારા સવાય દોઢું દોઢું ઘરના માણસ જેમ કામ કરે અને વિશ્વાસ કહો તને ચાવીઓના જુડા હોકીને વ્યા જાય તો તારા પંડમાં પ્રાણ હોય ત્યાં સુધી આમાં કઈ નીકળે નહીં આગુ પાછું ન થાય આવો માણસ ક્યાંથી મળે તું ઘણા ડ્રાઈવરે જેવા હોય ને શેઠને એવા સાચવે એવા સાચવે જાણે સગભ બાપ હોય તો એને શેઠ રીજે નોકર છે પણ કેવા થઈ જાય છે ઘરના ત્યારે સમાજમાં ઘણા એવા છે ઘરના સભ્ય હોય તો નોકર જેવા થઈને રે ઘરના સભ્ય હોય પણ ભળી શકે નહીં નોકર નહીં જેમ રીએ તો એને સુખ ન આવે એક સાધુ બહુ સરસ વાત કરતા હતા કે આ દુનિયામાં આપણે આવ્યા છીએ આ દુનિયામાં આપણે આવ્યા છીએ તો આપણી ફરજ છે આપણે ગોઠવાઈ જવું કેવી સરસ વાત આપણે આવ્યા છીએ સામેથી એટલે આપણે ગોઠવાઈ જવું ભાઈ તમે કોઈ જગ્યાએ નોકરીએ જાઓ કોઈને ઘરે રહેવા જાઓ કોઈ મિત્રને ત્યાં તમે જાઓ કોઈના વેવાર પ્રસંગે તમે જાઓ કે કોઈને ત્યાં તમે પરણીને જાઓ તો તમે આવ્યા છો ને ફરજ તમારી છે ગોઠવાઈ જવું કારણ કે પંદર જણાનો ઓફિસનો સ્ટાફ હોય તો એમ ઈચ્છા રખાય કે પંદરે જણા એનો સ્વભાવ બદલે એ એક ખોટી વાત છે બહુ સાધુ એ માર્મિક વાત કરી કે તમે આવ્યા છો ને સામે ચાલીને તમે આવ્યા છો ને હા એ તમારે જ ગોઠવાઈ જવું પડે તો સુખી થાવ પંદર જણા કે દસ જણા એ આ સ્ટાફ હોય એની પાછળ અપેક્ષા ન રખાય કે બધા એનો સ્વભાવ બદલી નાખે તમે એક બદલી નાખો ને અને ગોઠવાઈ જાઓ ફરજ આ સનાતન સૂત્ર છે તમે આવ્યા છો ને તો તમારે ગોઠવાઈ જાવ આ સભા ચાલે છે આમાં કોઈ આવે એને જ ગોઠવાઈ જવું પડે સીધી વાત છે ને સભા સભાની તો ચાલે જ છે પછી એ એમ કે મને આમાં કોઈ ગોઠવે એ મેળ ના પડે અને એ જેટલી અપેક્ષા રાખે એટલું દુઃખ થાય એને જ્યાં ખૂણો મળે ત્યાં એને ગોઠવા જવાય સુખી થવું હોય તો સીધો જ રસ્તો છે આ ગોઠવાઈ જવું પોતે પોતાનો સ્વભાવ છોડવો પોતાની ભૂલ વિચારવી કે કાંઈ પણ થાય ને મારી ક્યાં ભૂલ હશે એ સુખી થાય પણ સામા વાળાની જ ભૂલ કોઈ રાખે જિંદગીમાં સુખી ન થાય માણસને સુખી થવું છે પણ સુખ કેમ આવે એ ક્યાંય કોલેજ શાળામાં ભણાવવામાં આવતું નથી આ સોશિયલ જે છે એ સત્સંગમાં જો તમે આવે સત્સંગની રીતે જવાબદારી છે આ ક્યાંક સ્કૂલ કોલેજમાં કઈ ભણાવવામાં આવતું નથી એટલે ઘણા લોકો બહુ ભણ્યા હોય પણ જીવનમાં કેમ મેચ થવું એનું ક્યાં શિક્ષણ નથી લાખી જિંદગી દુખી થાય એટલે ભલામાણસ એવા પુસ્તકો વાંચું કે એમાં આપણને શીખવાડ્યું હોય કેવા કેવા પુસ્તકો કેવું કેવું લેખકોએ લખ્યું હોય છે તમારે સમાજમાં જીવવું છે પરિવારમાં જીવવું છે કોઈ જગ્યાએ નોકરી કરવી છે કોઈની ઓફિસમાં તમારે કામ કરવું છે તો તમારે કેમ વર્તવું તમારો સ્વભાવ કેમ રાખવો તમારે કેમ લેટગો કરવું બીજા કોઈ બોલે ત્યારે તેને કેમ તમારે માઇલ્ડ કરવું આ બધું કેટલું બતાવ્યું હોય છે તમે એવું વાંચો જ નહીં ને ગાંઠો જ વાળ્યા રાખો તો તમે દુઃખી થઈ જશો તમે પોતે જ આ આ દોરો હોય આમ એમાં હું એક ગાંઠવાળું બીજી ગાંઠ વાળું ત્રીજી ગાંઠ વાળું ચોથી ગાંઠ વાળું પાંચમી ગાંઠ વાળું છઠ્ઠી પછી દોરો ગાંઠો ગાંઠો થઈ જાય આ ગાંઠો કોને વાળી મેન મેળીને અને પછી હું વાંક કાઢું મને કઈ મજા નથી આવતી પણ દોહો આ વાળ્યું શું કામ એટલે એક સુખ ન આવે અને બીજું ગાંઠો વાળી એટલો દોરો ટૂંકો થાય જીવનમાં રસ ના આવે અને જિંદગી ટૂંકી થઈ જાય ગાંઠો ખોલી નાખો જલસા જલસા આ સનાતન સૂત્ર છે આજ કરો તો આજે સુખી થાવ લાખ વર્ષે લાખ જન્મે કરો તે સુખી થાવ બે બળદ હોય ને એ બે લેટગો કરીને જીવે ને તો સુખી થાય બળદ હોય તોય એ બે આમ ધોહાના તાણે મારી મારીને તોડી નાખે જેવા અને બળદ ને મજા ખેડુ ને મજા પણ બે ધોર આમ તાણે મેચ ન થાય એક બીજા સરખું ના કરે લેટગો કરીને બે બળદ ન જીવે પડખે ઉભા રાખ્યા હોય એકબીજાને સરસ મજા ને લીલું હોય તો શીંગડા મારતા મારતા ખાતા હોય તો જિંદગી નો આ બધું પૈસો હોય સુખ હોય સગવડતા હોય જીવતા ન આવડે ગોઠવાઈ જવું ભૂલ સુધારવી પોતાની ગોતવી અને કાંઈ પણ થાય ને જે તરત તેનું વિચારે મારી ક્યાં ભૂલ પડી એ સુખી થાય અને આપણે શું કરીએ હમાની ભૂલક્યાં પડી એ દુખી પતી ગયું કોઈ દી સુખ નું આવે પણ એમ વિચારે કે મારી ભૂલ ક્યાં થઈ તો ભૂલ સુધરે પાપ ધોવાય અને કલ્યાણ થાય રવિશંકર મહારાજ એમ કહેતા એની પાસે કોઈ દીકરીઓ સાસરે જાય ને એટલે આશીર્વાદ લેવા આવે ને ડાપા રૂડ આશીર્વાદ આપો એ સાસરે જાય રવિશંકર મહારાજ એને મુખમાં હાકરનો ગાંગડો દે અને એક ટૂંક સૂત્ર કેતા દીકરી તારે સુખી થવું તો આ એક જ સૂત્ર યાદ રાખજો કરવા જાઉં છું પછી જો તને સુખ આવે દીકરી આ પેલું જ ગોખી લે હું જ્યાં જાઉં છું ત્યાં સુખી કરવા જાઉં છું સુખ માં દેવા સાસુને દે સસરા દે પતિને દે દેર દે જેઠ હોય તો જેઠ બધાને બધા સુખી રાખ જો બધા તને હાથમાં રાખે બધાને સુખ આપશે અને સભ્ય હોય તો નોકર થઈ જાય જો આવડે નહિ તો પછી નોકર જેમ તો પછી હું પગાર તો ફાડવા જ પડે ને શું કરે આપણે આપડી જ વેલ્યુ ઘટાડી કે બીજું શું માણસ પોડીનો થઈ જાય લાખ નો થઈ જાય વાત કોનામાં હાથમાં પોતાના ને એક માણસ હોય તો તરત આવકાર આપે આવતો ચા ઉગતી નથી કરી નાખી હે આપણે પોતાનું જોવું જોઈએ કે આપણી કિંમત કોડીની કેમ થઈ જાય છે એમ ભગવાન આગળ સવાયા થઈને જો સેવકાય રહીએ આગના પાડીએ અને ભજન કરીએ ધર્મ પાળીએ સાચી સેવકય કરીએ સત્સંગને પોતાનો માનીએ સાધુને પોતાના માનીએ ભગવાનને પોતાના માનીએ પડી સેવા પોતે કરવા માંડે તો જુઓ ભગવાન આપવામાં કાંઈ બાકી રાખેભાઈ એ કરજે છ ગોવિંદભાઈ કેમ પટલાઈ મારતા હતા સત્સંગની સેવા કરતા સેવક થઈને રહેતા હતા હવાયા થઈને રહેતા હતા દાદા ખાતેની જેમ ગણા એવા કામ કરતા તો ભગવાન આપતા હતા માગે આપતા હતા રામ જરોખે બેઠકે સબકા મુજરા લેત રાજા મહારાજા હોય ને મુજરો કરે ભેટ મૂકે અને આમ સલામ કરે મુજરો કરે એમ રામ જરોખે બેઠકે દૂર ઊંચી ગેલેરીમાં ઠાકોરજી બેઠા છે હસ લખ્યું છે એ જરોખામાં ભગવાન બેઠો છે જો આ જગન્નાથજી બેઠા છે રામ જરોખે બેઠકે સબકા મુજરા લેત સબની ભેટ સલામ ભાવના એનો સ્વીકાર કરે છે રામ જરોખે બેઠકે સબકા મુજરા લેત જૈસી જિંદકી ચાકરી વૈસા ઊનકો દેત જેને જેવું છે એવું ભગવાન આપે છે ભાઈ એટલે ઘણા જો ધર્મ નિયમ પાડે બહુ પણ ભજન ના કરે ઘણા ભજન બહુ કરે પણ ધર્મ નિયમ ના પાડે દોડી દોડી સેવા કરે ધર્મ પાળે નિયમ બહુ પાળે પણ ભજન સ્મરણનું કાચું અને ઘણા ભજન સ્મરણ કરે સેવાય કરે ને પાળે એટલે આજ્ઞા અને ઉપાસન પાળવો અને સેવાએ કરવી સેવકએ કરવી સત્સંગમાંય મહારાજે કીધું છે ને ભાઈ એ આવી રીતે ધર્મમાન ભગવતી ભક્તિમાન સત્સંગમાં રહે અને સૌનો દાસ થઈને એ રહે તો મહારાજ કે એની ભક્તિને સત્સંગથી હું બહુ રાજી થાવ છું પ્રસન્ન થે છે હા એને તો આપવું જ છે સહજાનંદ સ્વામીને તો આપવું જ છે એ તો ઝોડો ભરીને જ છે એને ત્યાં ખૂટે પણ આપણે ઊંધા ઠોસેરા લઈને બેઠા હોય કેવા પડે પાત્ર પાત્ર ઊંધી તપેલી લઈને જાય ઓલો ગમે એટલું નાખે પણ આપણે તોલા જેવું હોય ઊંધું ઠાકોરજી આપે આપે ને આપે જ છે પણ ઠાકોરજી તો બધાને આપે છે માનતા નહી નાસ્તિક આપે છે આસ્તિક આપે છે પુણ્યશાળી આપે છે પાપી ને આપે છે સત્સંગીને આપે છે ને કુસંગી ની આપે છે પણ ફર્ક એટલો છે કે સત્સંગી સજ્જા ને સવડું પાત્ર લઈને પાત્ર થઈને બેઠા છે અને ઊંધી તપેલી છે એટલે ભગવાન આપે છે પણ એમાં ભરાતું નથી વાંક ભગવાન નથી પાત્ર સવળ થવાની વાત છે એમને તો આપવું જ છે લક્ષ્મી મારા ઢોલિયા ઉપર બેઠા હતા શેરડી ને માંદળિયા કરીને થાળ ભરીને દીધો હશે ને બધા સંતો ભક્તોને મારા ખોબે ખોબે બધા શેરડીના માંદળિયા આપેલા મુક્તાનંદ સ્વામી વગેરે સંતો બધાને મારા જમો જમો જોઈ લો કેવી સચિદાનંદી શેરડી ઉગાડી જવું મીઠી નાખતા આમંત્રણ દેવું પડે તે મહારાજ જમી જમીન જે છોતા નાખે ને ત્યાં કીડીઓ લુમા જુમા જામી મુક્તાનંદ સ્વામી જોઈ રાખે મારા કીડીઓના કઈ ભાગજ એલા આ ક્યાંથી મળે મહારાજ અનંતઅનંત બ્રહ્માંડોનો માલિક હે આવો પરમાત્મા પુરુષોત્તમ નારાયણ અક્ષરાધિપતિ એના ચૂસેલા શેરડીના છોતા એ આપણને માગશું તો મહારાજ નહીં આપે અને અમારી જો કીડીઓ કિલકારા કરે હે એટલે મુક્તાનંદ સાહેબ એવા હરખાય શું ભાગજે કીડીઓના આને છોતા આના ચૂસવા મળે છે રેવાણું નહીં તે મહારાજને પૂછી બેઠા હે મહારાજ આ જોવાને કીડીઓ જામી પડી છે મહારાજ કે હા લેવા દો લેવા દો ભલે પ્રસાદ જમો એમ નહીં મહારાજ આ તમારા છોતા ચૂસે છે તો એને શું ફળ મળશે મુક્તાનંદ સ્વામીને મહારાજ કે સ્વામી આ શેરડીના છોતા મારા જમે છે ને એ સત્સંગમાં જન્મ ધરશે અને ખાઈ પીને દુબાકા મારશે ખાય પીન ધુબાકા મારશે અને સ્વામી અને જો આ પછી બોલ્યા અને જો પછી સત્સંગ કરશે અમારો આશરો રાખશે અને ભજન કરશે તો છેવટે અક્ષરધામ પણ આપશો લ્યો પણ વચ્ચે અલ્પ થઈ ગયું શું આ મેળ્યું છે એટલે ખાય પીને ધુબાકા મારશે પણ જો પછી એ ધુબાકામાં અમને ન ભૂલે સત્સંગ કરશે ભજન કરશે આશરો રાખશે તો અક્ષરધામ પણ પામશે આપણે અટકી નથી ટીપો પડી ગયું છે પી ગયા છું ક્યાંક એના મુખ માંથી સાકરની કણી પડી ગઈ છે પી ગયા છું ખાઈ ગયા છું કે ખાઈ પીને દુબાકા મારી છે પણ મહારાજ કઈ ખાઈ પીને ધુબાકા જો પૂરા કરી નાખ્યા તો પૂરું થઈ જાય ણ જો સત્સંગ કરી લેશે અમારો આશરો પકડી રાખશે અમારું વજન કરી લેશે તો એને અક્ષરધામ અમારી સેવામાં પણ રાખી લેશે આ આ પછી સમજવાનું છે એટલે બહુ પૈસો મળે ને એટલે પછી આપણે ભૂલા પડી જાય છે સંસારના સુખ આપે છે તો ભૂલા પડી જાય છે બાસ ઓહો બહુ ભગવાનની દયા છે દયા છે એટલે છેરોડીનો છો તો ચૂસ્યો પણ આગળ બોલ્યા છે એ આજે આપણે સંભળાવીએ છીએ સત્સંગ કરી લો ભજન કરી લો હા મેળવ્યું છે પૈસો મળે ધન મળે મિલકત મળે જે મળે તેને વચનામૃતમાં સત્સંગમાં જોડો બધું સત્સંગમાં જોડો તમારા ગાડી બંગલા પૈસા પ્રતિષ્ઠા આવડત બુદ્ધિ કુને જોવો રાજી રાજીના રેડ આ લોકને પરલોકે ધુબાકા જોડવું જોઈએ આ ઘણા લોકો છે ને આ બધા આપડે દીકરીઓના બધા છે ને જો શાક સમારે અનાજ દાણા દૂણી સાફ કરે ને આ વાળે પોતા કરે સાફ સફાઈ કરે ઘરે કામ તો હોય જ ને પણ કરીએ રાખે છે ને જોવો છો ને ચોવીસે કલાક ને વર્ષો વર્ષ એમ નમ જ રાખે છે ને આ તમે મરજ મુછાળા તો બધા આટા મારીને હા બરાબર છે એમ કરીને વ્યાજ આવું પણ આ બહેનો તો કેટલું સેવાઓનું કામ ચાલુ જ છે અને પાછું ઘરકામય તમારા હોય કામ કરવાનું એ કરતા હોય છે અને પાછું એ જ્યાં ધૂન ભજન કરવાનું હોય તો બપોર પાછા એ મજીરા લઈને પાછા ભજન રાખતા હોય પણ તમે જોજો મેં અમુક અમુક કુટુંબો નો કર્યો છે કે આવા ધર્મસ્થાનો જ્યાં ગયા હોય ત્યાં એ રાત દિવસ એ ધર્મ કાર્યમાં જ લાગ્યા હોય સંસ્થા કે મંદિરના સેવાકાર્યોમાં લાગ્યા હોય નાના મોટા બધા સેવામાં અખંડ રહેતા હોય જ્યાં સંતો મોકલી ત્યાં દોડી દોડીને કામ કરતા હોય બૈરાઓ પણ એની રીતે સતત પહેલાં મંદિરનું મંદિરનું સંસ્થાનું ધર્મનું સ્થાનનું કામ એ પહેલાં સેવાના કામ કરી રાખતા હોય એવાના ઘરમાં તમે જોઈજો ન કોર્ટ કચેરી હોય ન માનગીન ખાટલા હોય ભગવાન ને એમ હોય ને કે અમારી સેવા કરે છે તો એને અહીંયા પછી ગુછવી રખાય અને જે ક્યાંય ભળે નઈ એને રાખશું પછી એ એ શું કે આમાંથી નવરા નથી થતા એટલે અમારે કરવું શું નવરા થાય તમારે ઘણું સેવા કરવી છે પણ તમે કરતા નથી એટલે નવરા ન થતા તમે જો કર્યું હોત અને કરવા માંડો તમે એને બહાર બધા કરવા માંડો તો પાપ કપાવા માંડે આપવા માંડે નહીં તમારા કરમના ભોગવાન જ છે ને પરિવારની સેવા કરો નથી સત્સંગની કરતા નથી મંદિરની કરતા નથી ધર્મસ્થાનની કરતા તો હવે પરિવારની કરો શું કરવું એ વાત છે અક્કલ નથી એટલે સમજાતું નથી ક્યાંય એ ખળીના બે ટુકડા ન કર આમ દર્શન નો નિમ સવારે હાજ આરતી માં તમે બધા આખું કુટુંબ આવી જાય હા સારી વાત છે જાવ તો પણ બીજું શું કરો છો તમે અહીંયા ના આવો તો કોઈ નોંધ લીએ છે કે આ ભાઈ આવતા નથી તો ખોઈટ બહુ જુઓ હે આ ખોઈટ બહુ જણાય છે દેખાતા નથી આપણે કામ કોને ચીંધવું એ ખોઈટ પડી ગઈ એવું થાય છે આપણા મંડળમાં હું તો એમ કઉર ખોઈટ વર્તાવી જોઈએ ફલાણા માણે દેખાતો નથી નહીં આ કરે કોણ નથી કોઈ કેતા કે હું ભાઈઓ એનો વાંધો નહીં પણ મારી મજલસ માં જ્યાં જ્યાં આવી મિજલસ એમાં મારી ખોટ વર્તાય તો ગણું છે એમ કે પેલા ભાઈ ભાઈ ગયા સારું નથી એમ ભળવું જોઈએ ને કાંઈક કરવું જોઈએ ને તો પાંચ માણા યાદ કરે હા બહુ સેવા કરતા બહુ ભલા હતા બહુ સંતોના ઉપયોગમાં આવતા બહુ મંદિરના કામમાં આવતા ધબોય નમહા ઘરમાંથી જ નવરા ન થાય શું કરવા આમાં ભળતા નથી એટલે ના આપણે હવે બધું બહુ સેવા પ્રવૃત્તિનું કામકાજ વધી ગયું છારોડીનું બધા ક્લિનિકનું કેટલાયનું અઠવાડિયાનું એટલું નહીં માણસો હીરપ્રભાઈનું મોટું ક્લિનિક ચાલે પણ એ વાગે આવી જાય બે માણસો પહેલા સાધુ આશ્રમ વાળે પોતા કરે સાફ કરે એના ઘરના આ વાળે અને સાફ કરે કરવું જોઈએ અને અમુક તો એને બેઠાનું પથ્થર પાથરીને હંકેલવા તૈયાર નથી એ આપણે પાથરી ને ભેળવું કરીએ ભલે અને પછી કે સત્સંગ બહુ કરીએ છીએ પણ સુખ નથી આવતું હા આમાં આવે सेवक थेवक मज है सेवक ने हाउ याद करे तो भगवान याद सेवक ने जोश थटा मरतेद करे एकजा जो करफिसे मैनेजर आ गया मैनेजर तो कल गुजरी गया कैनेजर ऑफ थी गया गुजरी गया ઓ હો એમ છે ઠીક ઠીક હોળી પાછું બીજે દિવસે ફોન આવ્યો મેનેજર આવી ગયા અરે ભાઈ તમને કીધું નહીં ગુજરી ગયા અચ્છા અચ્છા ગુજરી ગયા નહીં બરોબર છે બરાબર ત્રીજે દિવસે પાછો ફોન આવ્યો મેનેજર આવી ગયા અરે ભાઈ તમે તો કહેવા છો તમને કીધું નહીં ત્રણ ત્રણ દાડાથી તમને કહે છે કે મેનેજર મરી ગયા અને સોન ફોન શું કામ કરો છો તો કે મેનેજર મરી ગયા એમ તમે જે બોલો છો ને એ સાંભળવાની મજા આવે છે दुनिया राजी थी एवक थेवक थे भगवान राजी बदा राजी, दुनिया ना दुख અચ્છા પણ કહે હવે કોણ જાણે કોઈકના એવા ભાગ્યવા હોય છે બુદ્ધિ એવી કે રામ જાણે કંઈ ઉતરે નહીં ખોપડામાં બહુ મનમુખી લોકો હોય છે ભગવાન સૌનું મંગળ કરે પણ સેવ કરે તો ભગવાન બહુ રાજી થાય એટલે આપણે સાચા સેવક થાય તો ભગવાન આપે જે પોતાની પાસે હોય ભગવાનની સેવામાં જોડે તો ખાઈ પીને તો દુબાકા નહીં પણ પછી છેવટે ભગવાનને પમાય એ સુખ પણ ભગવાનને આપવું છે એને એ સુખ છે સનું કે લોકમાં જેટલું જેટલું મળતું જાય સાંભળજો આ લોકમાં જેટલું જેટલું સુખ મળતું જાય એમ એમ વધારે ને વધારે ભગવાનમાં જોડાતો જાય એ ભગવાનને વાલો જેટલું મળે એમ વધારે ને વધારે ભગવાનમાં જોડાય એ ભગવાનને વાલો અને એમ કરતા કરતા જોડાયો એટલે શું અને શું કરવાનું એની વાત પછી આવતા શુક્રવારે કરીશું આટલું આજે બસ સહજાનંદ સ્વામી મહારાજ